પ્રગ તૈયાર ભેગા જયા ઉદ્મત પ્રલાપ થતા એટલે કંપનીક નહિ કંપ એ કમ્પિક નહીં નહિ બધું પણ અનેકાંતબ્દ આવે નહીં અને વાત કરીએ રિયલ બંને સ્વીકાર કરે છે અનેકા કોઈ પણ વસ્તુ ધ્યાન મળે તો આપડે એને ઠંડી પાડી લઈએ વસ્તુ ભરવા એવું કરવું જોઈએ ઠંડુ પાડ્યું એ આપડો આપડે ઘર માં બધા એટલે પછી મને કઈ ભાઈ ભૂલ પાસે ગેલા બરાયમ થી ભૂલ થઈ નુકસાન બડી બળી ભૂલ થઈ તમે નાનીયમથી ભૂલ થાય બે આ ભા નહિ તૃતીયુ કચ્યા શું બધા વાત કરી છે તો મને કે છે કે હું તમારી સાથે વાત કરવા માંગતો નથી ધારો બોલ નાખે ધારી ફિલ્ડિંગ ગોઠવે અને બેટ માં રમા કરે તો આખો દારો આઉટ ના થાય બોલ્યા તો એવું ને આમ તો ભાઈ સમજી જાય અને અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે જેથી શુષ્કતા સ્વચ્છા ઉતાર આ બધું પેલા એમ હોય છે ભક્તિમાન એમાં રિલેટી આપડે આવું કહ્યું એવું નથી બે હોય બીજું બધું એકાંતિક જ હોય ખાડો બીજું બધું એકાંતિક રિલેટી ને રિલેટી એકાદ વાક્ય એવું છે કે વ્યવહાર નિશ્ચય બંને જોશે આપણે શું કહેવા માટે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય રહેલું છે એટલે જો ભે ધ્યાન ના એટલા બેઝમેન્ટ વગર તો નવે પડી જશે બસ તને કહે છે એટલે આપડે દાખલા તારીખે દાખલા તારીખે આજે વર્ષોથી સવારના જે પ્રવૃત્તિ રોય છે એ ન કરવામાં આવે તો જેમ કે પડે એવી રીતે હવે એ મારે જાણવું છે કે એનું મૂળ રૂટ જે તમે કીધું છે બરોબર છે અને છતાં આવવાનું મન થાય પૂછવાનું નથી કશું જાણવાનું છે જે કોઈ વાતો કરે કે જે કઈ ચાલે છે એટલે આનંદ આવે છે ચિત્ત શાંત રહે છે ના દસે દાદા આજ આનું ચાલુ બે દેહ નું ત્રીજો દેહ કઈ જાય છે સ્કૂલ સ્કૂલ ક્યો જાય છે તે કરીએ એનું કારણ શું શ્રીમતી થી ઇફેક્ટ આ સૂર્યદેવ ઉપર પડે આગ માંથી પાણી નીકળી ગયેલું હોય દેખાય ભગવાન બેઠા છે ને એ આઈડલ કેમ થઈ ગયો કયા કારણ થી ફૂલ જે આઈડલ કેમ થઈ ગયો એ મન વચન કયા બધું બંધ ગયું બે દેહે કાર્ય થયેલું હોય ત્યારે બે દેહ દેહ એ કાર્ય મન વચે કયા ચણે વપરાયું હોય અરેપણ તો આ દેહ પણ પ્રગતિ હોય તો આ છે તેનું સ્વપ્ન છે એ બધું સપના માં જ બોલ આ સપનામાં જાગેલા ગાતા એ आ तो सपन से संसार यू आखू प्राणिया भगी लेने कितार आ तो स्वप्न है संसार કોઈ પણ પ્રકારની મનુષ્ય ઉપર આ કાવ્ય ની અસર થાય નહી ગાય ખરા બધા છે સંસાર બધા બોલે પ્યાલા ખોર સપનું બી જાય દાદા આમાં ચાપકાય બઉ મારેલા છે બધા ઉપદેશ આપેલો પણ એ ઉપદેશ એ કઈ પરિણામ બાદ ગાંધી ગાય કરો પ્રોપર્ટી જ્ઞાન કહેવાય કોઈ પ્રકારની અસર થઈ નઈ કઈ ગઈ અસર નઈ નાની ફેક્ટરી અસર ના થાય કોઈ પણ શાસ્ત્ર ની અસર ના થાય ના તમને પૂછું વાક્ય બહાર કરે છે એ વાક્ય એવું થયું નઈ એવા બીજા ઘણા વાક્યો નથી થતી એવું થયું છે સંસાર એમસ્તી રીતે જ્ઞાની ની અસર આ જ્ઞાની પડે આ અર જાય દરેક શાસ્ત્ર અસર ઉપજાવે પણ કેવું હશે અસર ઉપજાવે આગળ સુશાકાર ની અંદર લીલ બધી સુખાઈ ગયું અને આપડે આવડો બટો દેખાડો નાખીએ તો અસર ઉપજાવે સૂર્ય નું તાપ અંદર જાય નહી તો સૂર્યા નો કિલક જાય નહીં લીલે લઈને હવે એ આપણે દેખાવા નાખીએ સમજે તો એમ સમજણ નહીં સમજણ જ હોતી નથી એ ખાલી બોલવા ખાતર સમજણું સમજાય બોલે ખાલી સમજણ જ હોતી નથી એટલે પ્રોપર્ટી ઉપર કહે છે ને આપડે પ્રોપર્ટી ઉપર જોકે પ્યારા ભણ્યા હોય ને તો પેલા ભરવા ત્યાં થાય જાય કે છે આ સત્નું જે બેલ ને એને તમારી પૂરું ના હોય ને થયું છે તે બોલે એ જ ઉતરે બહુ ઉતરે ચીજ જ નથી ગઠન થાય તારે બહુ નિર્ભિ નો દર્શન થાય ખાલી દર્શન થી ઉતરી જાય આ દર્શન થી ઉતરી જાય છે કારણ કે એક દાડો દેખાડો નાખે આપડે લીડ કરે એવા બે દાડવાની એટલે સામાન્ય સામાન્ય હું ધારો કે પહેલા આવ્યો તમારે ત્યાં હું મોર નું પૂછવું છું તમે નિર્મોહી છો હવે હું શું દર્શન કરું તો કરે ના પણ એ તો નિર્મોહી કઈ કરે તો જ જાય ને ખબર કરે સીધો છે એટલે પેલા તમે એ નક્કી કરો તમે સીધા કે વાંકા મારો વસ્તુ બોલ બોલ બોલ બોલ કરીએ સમજણ આવે પણ અમલમાં સમજણ ઉભી પોચાય સમજણ ઘણી વાર સમજણ પડે પણ એ શક્તિ નહિ કે એનો અમલ કરી શકાય ના એવો નિયમ છે એવો એક માણસ ચોર થયો હોય ને આથી પબ્લિક માં એ ચોર તો જાહેર થઈ શકે ચોરી કરતો હોય તો જાહેર થઈ શકે નહીં લોકો ઘર માં કહેવા જતા હોય નાખે હવે પચીસ છે તે શું થાય જયારે બાર ખુલ્લી થઈ તારા આપડા એટલું હિસાઇન જતા હાથ આ એટલે મારા એવું બને દેશથી જગત ન્યાય કીધું કઈ આ બાજુ નો ટૂંતો સૂર્ય હોય અને આપડો પડછા જોયો ફૂટલા હોય કેવો જેટલા કાળ ચોરી ગયું એટલા કાળ સુધી ધરે છે પણ એટલે એનો અર્થ એ થાય કે જો સમજણ બરોબર દ્રઢ થઈ જાય સમજણ દ્રઢ થઈ જાય બે બોટલો પડી જ છે બે બોટલો આવડી આવડી બંને માં સફેદ પાવડર છે સફેદ પાવડર એકમાં વિટામિન છે એકમાં વિટામિન છે શું છે સફેદ પાવડર હવે સાધને ખાસ વિટામિન લેતા દીધા ભાઈ એટલે છોકરું ગણ લાય હું પણ અરે એ જ રીતે એનું બધે પોઝર લઈ લે લઈ લેવું દેખાય વાસ્તો આવડતો પછી આને આવતું કરવું બાપે એ બીજું આ આ સ્થિતિમાં લઈ તો તું મરી જઈશ મરી જઈશ કહેવાય ત્યારે જ્ઞાન થઈ ગયું નહીં કયું માટે થઈ ગયું એનું જ્ઞાન પછી છોકરો પૂછે પપ્પાજી મરી જવું એટલે શું મરી જશે એટલે શું કહે છે કહેબામ શું કહે છે પેલા કાકા આપણે હતા નહીં તે મરી ગયા ત્યાં અમે સાત બધે લઈ ગયા એટલે એના ખ્યાલમાં આવું કંઈ મરી ગયા છે તો પછી આવું લઈ જાય છે એટલે તેને સમજાય નહીં તો પછી ના આવે સમજણ ફિટ થાય પછી ના આવે આ સમજણ ફિટ નહીં થઈ જે જે અવશ્ય થવાનું છે નિર્વિવાહ પણ થવા માં લાગુ કરે એનું કારણ તે મારું શું બગાડશે મારું પગાર બગાયા છે એવું કર્યું તો જયારે ઉભરાવ લઈએ ત્યારે વધારે ખોટી છે એવું જાણ્યું આપડે અને પીવા જેવી નથી એ જ કોઈ પણ જગ્યાએ ખોટી છે જાહેર કરવી કોઈ આને વાત કરવા જાય અને ખરી છે ખોટી આમ પૂછે તો આપડે સર્ચ કહી દઈએ મારી નબળાઈ આપે કોઈ વસ્તુ મારી સંબંધો છે તારે ખોટું પર તું પીને પીવા માટે વાંધો નથી પણ તું કહી દે જેમ જેમ કે આ પીવા જે ઈચ્છી જ નથી મારે પીછા નથી તીવા ઈચ્છા અને હજાર પબ્લિક વધારે આબરું રહેતા હોય તો દે કે ભી આ બહાર ના ભાઈ છે તો જે પોતાની ડબાઈ જાહેર કરે છે તે બહુ જગ્યાએ પોતે જાહેર નિયમ ધરી છે આ તો આપડે એને એક્સટેન્શન આપી આપીને વધારી છે મુદત ને ના ભાઈ એમાં એક વસ્તુ બને દાદા કે આપણે એમ કહીએ કે અમારી નબળાઈ છે એ નબળાઈ પછી એ નબળાઈ જવી જોઈએ ને તમે એક વખત કીધેલું કે વિવેક વાપરવાની જરૂર વિવેક આપણે હોવું જોઈએ નબળાઈ પછી નબળાઈ ના તરફ નીકળી ના ગમતી વસ્તુ ને બોલાવી લેવી પડે છે આપડે પણ ના ગમતી થઈ ગઈ થઈ જઈ પ્રતી રે સો માણસ નું સત્સંગ ખોરા એક માણસ ની પછી ભોગવવું પડશે વાત નીકળી ને હુક્કા ની અચેતન છે એવી રીતે આ મિશ્ર ચેતન જોડે ની અથડામણો છે ત્યાં પણ જો ઉપરાણું ના લે કે તો હોય શકે ને એવું જ છે બચાવ દેને માટે બચાવ કરે છે ઉપર આવે કે બચાવ કરે છે બચાવ બચાયગા ને દીશુકી તો મહાનો બસ જ ન જલે અમારું તો એક લોક છે ચાલો સામો આવો આમુર એને જ છે સુપર છે પડ લે આ કે જને વિદラク લે છે તે મિત્ર છે ત્રણે વિતરા કીધા તો રાગી દર્શી કોણ ખેતર માં જે હું હું પણ શીખાવી દીધું થઈ વિતરા ગયો હું મારા પણ વાપરે નઈ જ્ઞાન ના ભાઈ તો વિચરાગ જ છે અજ્ઞાનતા હોય એટલે એકાકાર હોય ને હું પણ હું મારું પણ એટલે સામા માટે વિકરાશ છે પોતાના માટે એવું કઈ જુદું છે એટલે સામી વ્યક્તિ પોતાની માટે વિકરાશ જ હોય છે એવું કેવા માંગુ આપડી એવું જો બે વિરાગ્ય સબળકનક સંકારનું મન તલબેનો દે કે બે ના હોય કે જીતેલ મંતરા કાશ સુ પાદર છે રામેટી দরকার મંત હોય છે બળા ઘણી दादा તો ड्राटिक अहंकार ममता ड्राटिक अहंकार ममता બધી વિશ્રા છે કોઈ તો એને જગ્યા નિર્દેશ કહે ને નિર્દેશ જગ્યા નિર્દેશ કેમ કેવાય अहंकार ममता नो डेता अहंकार ममता नो डे छता अतरे आ मित्र चेतन जो प्रवर्तना करें તો અને વિતરાક છે કઈક ગારો પડે સહન જગ્યા પૂરા કોઈ ના કરે મળી વાળો પૂરા બધા બધે ચાલ મારં ચાલ વિતરા અમારે કોઈ દવા ના આવે લડવા દેવાડવાથી જ ન ન તેને ખબર પડી એક જાડા ભગવાન જ છે આવું મને ખબર નઈ તું આ બોલો કેસે બધા ભગવાન છે બધા પગેડા ગયો ત્યારે મને કેમ કઈ જાત લાયા છો ને આ છત્રી કેમ કેવા ગયા આખો દાડો દડે અને પછી સવાર માં પણ દૂધ એ દૂધ ની ચા મૂકે ને તો ફાટી નાખે આખો દાળ માં પછી પગે હળીને પ્રતિકોણ આકા આખા એમ આખી ભરી ભાઈ પુરુષ પગે પ્રતિક પગે હળીને જો આપડે કાયદા કેવા ભારે બધાનું જોયેલું આપે બધું કયલું ને હમણાં બધું મિશન નાખી ચા બનવાની હવે ત્યાં કરે કે હું ભૂલ કરી કાળું જા જા આવ તો કે જાઉં કેવાનું છે આવો આવો લખો રાતા રાતા રાતું એને નાતા આવો હા મેં કઈ જાતો તેમ ધાત છે ત્યાં ભગવાન ત્યાં ઉઠલા છે ભરેલો માલ છે નીકળશે બીજો માલ ક્યાંથી કાઢવા ભરેલો માલ છે તે નીકળશે અને મારી આગળ નીકળી જાય કાઢો ખુબ કાળો ભરેલો મારી આગળ નીકળી ગયો બસમાં બસ માં છે તે આરતી લે આ તો જોવા જઈએ બધી આ જાત્ર મોટું સ્ટેશન આવે હા નહીં કહે છે આપડી ગાડી આપડી રેલવે આપડી મા બાપ માલિક આપડે ડબા રીતે ડબા ગાડી મળવાનું મળતું હોય પછી ગરબા ખેતી પછી જાતા પડી થાય છે ને યોગ હોય તો થાય વિતરાઈ ગયો <laughs> પોતે તો વિતરાગ થઈ ગયા બધા વિતરાક છે વિતરાગ એટલે શું આપણે વિતા નિર્દોષ છે દોષિત દેખાય તે જ ભ્રાંતુ શું વિતરાગ ના કહેરાગ નું છે તો એ થાય વિતરાંગ ના થયે બાકી રેકડ ગાળો ભરે કે દીપક તું છો તે દીપક બીજો તે દીપક ત્રાગો ને તું રીગર કોઈ હમજી દો તો મિત્ર આવી દો તો પછી રેકોર્ડ હોય લા શું આવે હા એ તો ગશે તો તું મારી ગડજે કે બોલ્યો અને બોલનાર મારી ગડ હું બોલ્યો બોલનાર મારી એટલે તું બોલ્યો અને તું ઈ મારી ગડ તું નિતરાક ન પડનો એટલે આ તમે એવડે કહ્યું કે જો બધું દેખાય તો પોતે વિતરાક થઈ ગયો રાગી હતો બધું વિતરાક દેખાય તો એ વિતરાક થાય એને દેખાતું નથી પોતે રાગી દેશી છે રાગી દેશી નથી તો વિતરાગ થયું છે પણ એ દ્રષ્ટિ થશે એટલે આ જ્ઞાન છે એ લોકો માટે બીજાનું કેવું હોય રાગી હોય નઈ એવું જો અમદાવાદ વિધાક થઈ ગયો દુનિયા એટલે આપડે એને વિતરાક સમજવાનો કેમ એવું જોઈ ગયો સમજાય પણ આખી આખી વસ્તુ ના પકડાય આટલું વાત એમ જ છે પણ વાત એ સમજ આવી જાય પોતે સંપૂર્ણ વિતરાક થઈ જાય જગત વિતરાક દેખાય છે સંપૂર્ણ ધરતી ભે જાય તો સરખું લાગે છે સર મનુષ્ય એકલા માં આપડે કઈ પહોંચે તમારી ફાઈલો પૂરતી ક્યાં ક્યાં બોર્કે છે ફાઈલો તમારા માટે હિટા બાપા માટે જ થઈ ગઈ છે તે વિચાર છે આપડે જે કીધું કે જગત માત્ર આખું વિદરાગો કઈ હશે કીધું ને કે આમાં રેકોર્ડ બોલે તું ચોર છો ચોર છો ચોર તો દાદા એમ વિચાર થાય કે ખરેખર હું શું છું એ જાણવાની ઈચ્છા થાય ખરી અને અંદર ઉતરી અને શોધી કાઢવાનું ચોર છે કે નહીં એની પ્રસકરણ કરવાની ઈચ્છા થાય તો પછી આ વાક્ય એવું થાય ને જગત વિતરાક દેખાય તો ઉકેલ આવી ગયો પેલો વિતરાક થઈ ગયો એ ના વાપરીએ તો આ વાક્ય બેસે બરોબર જગત વિતરાક દેખાય તો ઉકેલ આવી ગયો એ લખવાનું એ વાક્ય વાપરવાનો હોતું નથી તમે જે કહ છો કે આપડે ના બોલીએ કે ભાઈ જગત વિતરાક દેખાય બોલો છો ને ટેપમાં આવી ગયું નીરુબેન ચોપડીઓ ઉતાર આ ચોપડીઓ ઉતાર છે ના બોલાય દેખાવામાં આવે છે એ બધા મિકેનિકલ પ્રક્રિયાઓ છે મિકેનિકલ પ્રક્રિયાઓ છે એ જાતે આ ઇન્ટ્રુડ્યુસ બરાબર એ નાગલ ગયા ટેબલ પર હે આ રાજેન્દ્રની ક્રિયાઓ છે દાદાજી એક આ બધું શું કહેવાય છે સમજ નથી સમજાય ખરી ક્યારે બરોબર સમજાય છે સમજાય છે બરોબર ના તમે કોણ તમે બોલો જગત નિર્દોષ છે એ જાણવા માટે પોતે પેલા નિર્દોષ હોવો જોઈએ